લૌકિક ને અલૌકિક બે કાર્યો જે કરતો નથી કાર્ય કરતો હું અલૌકિક છે આ બે કિનારા બેવ કિનારા હોવાથી આ સતત જગત નો અલૌકિક કિનારો અને આ ભગવાન નો અલૌકિક કિનારો એટલે એકલા કૌી પડ્યા છે ને એ કશું જન્મ મળ્યા કરે સારો સારો એથી ભૌતિક સુખો મળે પૂર્ણાહુતિ કરવી હોય બંને જ કહી શકો અને ભગવતો તો બધા થઈ જાય વ્યવહારનું સેવડ ના હોય એક તાન પડી ગયો વ્યવહાર બધો કા થયો લોકો ગમે છે બધું આ ધ્યાન પાન કરવા શું ગમેશ લોકો શાંતિ મળે ને શબ્દ બોલવાના અધિકાર નથી કોઈને નિર્વિકલ્પ નિર્વિકલ્પ થાય ત્યારે સાચું પ્રયત્ન કરવાનું નિર્વિકલ્પ સમાજ થાય પ્રયત્ન થી નિર્વિકલ્પ નો હોય એટલે હા એ ના થાય એ રસ્તો જ ન હોય ને આપડે મુંબઈ તરફ જઈએ અમદાવાદ ફરી આવે ખરું રસ્તો જ નહિ નિર્વિકલ્પ જગત થી બોલાય નહિ નિર્વિકલ્પ કોઈ ન કરે નહીં નિર્વિકલ્પ આવે જ નહીં નિર્વિકલ્પ થવું ના કરાય નિરિકલ્પ મારે શું કું ગમ છે તું રીલી કરું બગવા પણ આની લોકભાષામાં લઈ ગયા લોકો શબ્દનો જોયું ને કેટલા બધા શબ્દના આખો ભાવાર્થ મારી નાખ્યો ત્યારે જે શબ્દાર્થ છે ભાવાર્થ છે ને ત્યાં જગત એ લોકો મારી નાખે ત્યાં વિકલ્પ જોયેલો જ કરવા તો સર વિકલ્પ દેખાય કોઈ પણ સ્વરૂપ હોય એ સ્વરૂપ નું ધ્યાન કરે મૂર્તિ હોય શ્રદ્ધા જેમાં હોય જે સ્વરૂપ માં ઈ સ્વરૂપ નું ધ્યાન ધરે એના ગુણગાન ગાય ઓલું કરે પૂજા પ્રાર્થના એવું કરે એને સ વિકલ્પ કે નિલા આ વિકલ્પ તો મારો ખસતો નથી હું રાજુ છું ખસતો નથી હું આના મામા છું આનો કાકો છું હું વેદાંતી છું ફલાણુ છું આમ છું તેમ છું હું હા ટ્રેનર છું એ બધાથી જેટલા શબ્દો બોલાય બધા તેમ છતાં આ નહીં બોલે એવું પણ એ વિકલ્પના કરે કે એ ડ્રામેટિક બોલે છે કેવી ભૂમિકા જુદી હોય ને ડ્રામેટિક બોલે ડ્રામેટિક અને તિરફાર અસર થઈને બોલે ડ્રામેટિક સમજે તો સમજી ગયું ભટ્ટુહરી પાર લેન્ડ કે શું ભટ્ટુરી રાજા છું આમ તેમ છું તેવું પણ આપણે આપણે એને ખાનગી પૂછીએ આવું મોટું બધું રાજા તું રડતો હું તો લખનીજન છું સરગારો છું પાઠ બધો એવી રીતે તને ખબર નથી એટલે તું કહેુ છું રાજુ છું રાજુ છું રાજુ હું બ્રાહ્મણ છું છે બ્રાહ્મણ આ મારે નાદ જાતું હતું હું નથી કેતો કે હું આમ છું બધા મને આમ કે છે એટલે હું કઉ તમને તું ના ખાતો કેવું જ પડે ને બીજી શું વસ્તુ દેહા દિસ આખો જવું પડે આખું આખો સંસાર ઓળખવો પડે એ કે જે વાત છે આ તો આવું શબ્દ બોલાતા નથી આ તો હું બોલું છું આ કારણકે પદને પામ્યા નથી લોકો કોઈ ક્યારેય પામ્યા નથી બીજી કેટલી હતી રાગ છે ખરાબ કામ ના કરવું હે ખરાબ કામ હોય નિંદ્ય કરવું ના કરવું આપડે ત્યાં દેશ છે દેશ તો હોય ને તો આની પર રાગ હોય રાગદેશ છે ત્યાં સુધી અનુભૂતિ બધા થાય ને પણ રાગદેશ જાય ત્યારે સાચું નઈ राग ना गया मीठा अनुभूति करें आ सत्कार पड़ो नही अन्याज नहीं मीठा देवी सरस रहे પણ કઈક નવરા તો થોડા બેસી રહે છે કઈક કરવું તો પડશે ને છોડી દેવા તૈયાર છું બધી આ પહેલી કાલ માંથી મનો કાય થી આજીવન સંપૂર્ણ ભ્રમસે આશીર્વાદ તને કમ્પ્લીટ થઈ જશે સરળ રીતે ચાલશે અને છતાં હું ના આવું એ કેવળ માનસિક માન ને અંગે એ બધી આધી કેરાય શું કે આધી આધી અને પછી આ બેમાં તાર છે તરસ લાગી ભૂખ લાગી કાંતિ લાગી છે ભાઈ એવી લાગે એવી લાગે એવું લાય લાવી ભે અંતરી ભાઈ એ લાગી જ ક્યા છે ભૂખ એકલી લાગે કે બીજી બાજુ લાગતું છે આ શરીરમાં લાગી છે કે એ ભગઘો થયો છે પાણી ગળો નહીં ચર નહીં થાય સરસ લાગે છે પછી ભૂખ ને તરસ વ્યાજ છે ને ટક ના થાક લાગે છે સાંસ વસ્તુ લાગતી છે ભૂખ લાગી શકે છે લાગે છે કે નહીં લાગે આ બધી વ્યાધી શું અગર પેટમાં અહીં ગુમળું થયું હોય કે દુઃખ થતું માથું દુઃખ બધી જ પ્રકારને બધી એ વ્યાધિ અને ઉપાધિ શું છે ઉપાધિ એટલે શું આધી એટલે ખાલી બારથી ઉપાધિ એટલે ઉપાધિ બાધી આવી પડે તેને સત્સંગમાં રંગમાં બેઠો હોય અને કોઈ માં આવ્યો રાધુ ચાલુ લાગે આ ઉપાધિ ક્યાંય બહાર થી આવી શરીર માં ના હોય ઉપાધિ શરીર માં હોય નઈ ને એ ઉપાધિ કહેવાય ઉપાધિ આવે એ ઉપાધિ કીધું નારાયણ રાધે નારાયણ કર્યું આજના લોકો જે ફૂટવા પાડે છે પણ એક દિવસ રાવણ મને આવ્યો આ લોકો રાવણ ને ઉપર કર્યું નથી પેલા કદાચ રાવણ અમારો ભગવાન બોટ પડ્યા શાસ્ત્ર માં આવે ને કે આપણે ક્રોધ માન મા લખ્યું છે કે પલંગના પગી રાખ્યા ભગવાન રાજનીતિ શીખી હોય લક્ષ્મી અને કૃષ્ણ ના બળદેવ છે આ હિન્દુસ્તાન ના લોકોને રામ ના ભગત બનાવવા માટે રાવણ ને વગવત નહી તો રાવણ તો ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ માણસ કહેવાય થવાનું છે ઘટના પૂર્વમાં થવાનું છે મેં પુસ્તક માં લખ્યું છે એટલા માટે ખુલ્લું કર્યું અને સીધાર્થ રાવણ ની છોકરી હતી ગાણે આ બધું ઇતિહાસ ગાને શાસ્ત્રો માં એવું હોય તો બધું એ તો બાર કરવું પડ્યું ને